ભગવાને બનાવેલ બધે દુઃખ પાય નઈ અડધા ભાગ માં દુખાય ને અડધા ભાગ માં સુખાય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 ભગવાન ક્યાં છે તને શું લાગે ઉપર લાગે ઉપર નથી બધે આકાશ જ છે એટલા બધા નાંદના વાગી ના દેખાય દુરબીન થી ના દેખાય નાંદાના ક્રિયે ભગવાન રહી લાગે તો પછી એવું કેમ તમે કહો છો કે ભગવાન નથી ભગવાન નથી બનાવ્યું